आप हेल्ले अपने पे पार्लियामेंट माना मना पेड़ी पेना दरवाजे फोड़ी पांच पच्चीस रूपया અને જયારે ધીરે ફળ હડશે શું કરશે આપડે ત્યાં ગયા હોય ટેબલ ઉપર ચા પાણી નાસ્તા બધું પડ્યું થાય અને ઇન્દિરાભાઈ બોલે લખો કે અમારો દેશ બહુ ચિંતામાં ઘટાવ થઈ ગયો છે રાત્રે અમને ઊંઘ પણ નથી આવતી અને અમારો અડધી કાઠીએ માવટો ઉતારી દીધો છે અને અમે બધી રીતે મદદ કરવા તમે તૈયાર છે ત્યારે ભૂલ પી લે પાણી બધું હા અમે બધી વાત સુપજ કરી અમારી ડ્રામે જ વાત છે આ બધી એક ડ્રામા ભરતું હરી ડ્રામા કરે તે પોતાના સ્વરૂપ માં તો ભૂલે જ નહી કે હું લક્ષ્મી છે નહીં અને પાછો હું ભરતુ હો તે પણ ભૂલે નાટક પૂરતો હતો અબડે પાછી ખીકરી ખાવા દે છે એટલે નાટકમાં નાટકી ભાષામાં ઝઘડો કરે બધું કરે તારી કરે લગ્ન કરે છોકરો મરી જાય રડે કરે બધું જ કરે પણ સુપર જીવસ કેવું બસ જ્ઞાની પુરુષ ચર્ચા અવતાર સુપર જીએસ અવતાર ડ્રામેટિક અવતાર બધા નાટકમાં બધા લગ્ન માં જાય કોઈ પૂછે તમે કોણ છો ક્યાંક પછી સંસ્થાનમાં જાય પૂછે તમે કોણ છો અમે ગાડી માં જઈએ ટ્રેન તો ટિકિટ એકજ પૂછે તમે કોણ છો તમારા ફૂડની મારા ચડાયેલી છે ક્યાંક હું બહુ પેસેન્જર છું ભાઈ શું છો કઈ જ્યાં જોઈ હું બોલ નું ભાન અમે અહીંયા આવીએ ત્યારે જ્ઞાન કુવાય ને એટલે જ્યાં જ્યાં જે ધાણા હોય તે ધાના બધા ત્યાં બધા એવું બના કયે જેવો ધાણા છે તે પ્રમાણે બોલાય બરોબર છે વિતરાગો નું વિજ્ઞાન એવું દાફણ વાળું વિતરાગો વિજ્ઞાન છે એ વિજ્ઞાન જો એક વાગ જો બહાર પડ્યો તો આ જગત આશ્ચર્ય આ જગત આખું આશ્ચર્ય થઈ જાય કેવા વિતરાગ કૃષ્ણ ભગવાન શું કરવું વિતરાગ થાવી કેમ વિતરાગ ની મહત્તા કેવા કેરા એટલે આ તપ બધા જે તપ ઘણો દેખાય એ ચતુર્ગતિ રૂપ છે ઉપર જે તપ દેખાય ચતુર્ગતિ તે તે કહો દેવ ગતિ મળી લઈ જાય ખબર ને પણ ચાર ગતિ મુક્ત ના કરે અને જે અધિક તપ હોય અધિક તે મોક્ષું છે અને આ તો બધા નાગા થવાનું ના કર્યું ભગવાન નાગા એટલે નાગા કોને થવાનું કહું કે કપડા પહેરેલો હો તો આપણને કોઈ કપડું કાઢી લે તો પણ ન ભરી સમજાય ને તો આ નાગા બાવા છે એમનો ટેસ્ટ કરવો કપડા કાઢી સીધી રહીએ તો પણ પહેરાવી જવો જોઈએ એમને નાગા બાવાના સી કપડાં કાઢી પણ આને પહેરાયું કપડા આપ્યા એ નહી છોડવા કપડા તમને નાગા ને આપ્યું એ પહેરે પહેરા પછી નાની પુરુષ છીએ અત્યારે કોઈક એવો માણસ આવ્યો કે જેને આ સત્સંગ ના રૂચતો હોય એવા હોય ને જેમ તમે કહ્યું કે બેન ને કારણો નતા તમને ભાવે જેમ કે ભાવે નારૂને કપડા રાગદેશ ના કહેવાય અને પહેરે તો સમજાય ભગવાને કર્યો છું નાગા નાગો આગ્રહી ના થઈ જાય શું કે છે નાગા નો આગ્રહી ના થઈ જગા નગા એ મોક્ષ મગા એટલે નાગા નો મોક્ષ છે એવું લખે છે ત્યારે ઢાંકેદા નો શું થશે આ ઢાંકેલા ફરેલું શું થશે તે દુરાગ્રગ્રહી માર્ગ છે નિરાગ્રહી માર્ગ આ તો આ દોરો તોડી દીધો હોય ને તો મારા ત્રણ ત્રણ ટાળા રૂકા કઠાય કરે જેને કસાય ગયા છે એવો ગરીબ થયેલો છે શું કે છે કસાય ગયેલો ગરીબ કહેવાય શું કેવાય ગરીબ ગરીબ એટલે શું हथियार होवा छता उठाता हथियार होवा छता है नाम दीदाय तुलसी हाई गरीब की कबून खाली जाए नुआ ढोर के जान से लोहा कसाय गाय परमात्मा थी क्या આ કસાયો નો દુખ કોણ આપે ક્રો માન માં કસાય એને શત્રુ લોક કે છે એને શત્રુઓ કે શું કે એ શત્રુઓ ને રોજ જમાડે છે આ લોકો સાધુઓ બધા જમાડે આપણા સાધુઓ આ શત્રુઓ જમાડે છે તમને કેમ લાગે જમાડતા છે આપડે દુશ્મન છે એની કાઢવાના છે ત્યારે પકવાન આપવા એ તો ત્રણે ભૂખે મળે કશાય તો એને જયારે જતા રહેવા ત્રણ વર્ષ ત્રણસો રોજ જમાડે છે સાધુ મહારાજે જમાડે જમાડતા છે તમે જોઈ લો જમાડતા મને જોઈ રહ્યા તમે જોઈ લો જમાડતા સાધુ આચાર્યો કસાઈને જમાડ તેને કહેવાય છે તે તમને કહું સમજણ પાડું આપણે મહારાજ કોઈ શિષ્યો ઉપર બહુ કડક થઈ ગયા હોય જયારે બહુ તપી જાય બહુ કડક થઈ જાય ત્યારે ચીતે સમજી જાય મહારાજ આ બહુ કડક થઈ ગયા તો અદરી બાર ગયાથી કાજ સમજી જાય બઉ ખોટું થઈ ગયું થયું છે અને એક બાજુ પછી તમે ધીમે ધીમે પાંચ મિનિટ પછી પૂછો મહારાજ ને એકલા હોય ઘરે મહારાજ આવું જુલમ કર રહ્યા પણ જો કરવા જેવું કહ્યું છે મારી કશાય નો ખોરાક આ પોતાનું રક્ષણ કરે એટલો અહંકાર હોય એવો તેને જઈએ એનો ખોરાક મળ્યા રક્ષણ કરવું ખોરાક મળ્યો તમે વધારે શું કરે બિચારા ક્યાં જાય છે બોલવા જાય બોલતો આવડે આ લુહાર છે તો લોખંડ ગરમ કરે છે શું કરે છે પોતાના ઘરમાં પૈ ના પૈસા ખર્ચી કોલસા બંગાવી મહેનત કરી હળગાઈ ને લોખંડ ને ગરમ કરે છે શું કરે છે એવું આપડે મહારાજ ને પૂછ્યું કે ગરમ થઈ જાય છે આખડો ને તો બનાવી દઈએ ઠીકડે આપડા બધા શ્વાન કર્યો તે પેલું ગરમ થયેલું નકામું જાય આપડી મહેનત ન જાય અરે મહારાજ મહારાજ માં કે પણ તે કોણ કરી શકે જેનો ભ નથી અપમાન નો તેને અપમાન નો નથી અને માનની રૂચિ નથી તેચક નથી કોઈ પણ ચીજ આ બલ્ડ કોઈ એવી ચીજ નથી જેનો એ યાચક હોય એટલે તમારા છોકરા મોકલતા નથી ભણતા નથી એટલે મહારાજ મેં મારા પુસ્તક માં લખેલું છે કે જ્યાં એક બી હતી અને બે પોલી નથી કર્યું બધા ખાલી કેવા માંગુ છું શું રેસ્ટના ભગવાન ના માર્ગ માં રેસ્ટર્સ નાખાય શું કઈ ગણ ભગવાન ના માર્ગ માં રેડકો સ્પર્ધા હોય પણ રેસકો વિનય વાળી સ્પર્ધા હોય પણ રેડકોર્સ ના આ તો રેસકોસ કેટલા સાહેબ બધા ધર્મ બધા ધર્મ એવું થાય છે કે બધા ધર્મ આચાર્ય મહારાજ ને અમારા જ્ઞાની પુરુષ ને જે અંદર જોવાની ઈચ્છા થઈ રહી દર્શન કરી દર્શન તો આમ તો કરે જ નહીં આચાર્ય થયા પછી હોય અમે ચાર પાંચ ભાઈ કવિરાજ હોવ હતા એ બોલાવડા ઉપાશ્રીમાં અમદાવાદમાં એ છતાં સ્થાનકવાસી હતા તે બે ભાઈઓને તારી બાઈઓને જ્ઞાન આપેલું હતું સ્થાનકવાસી સાધુઓને સ્થાનકવારસી સાધુજીઓને જ્ઞાન આપેલું હતું એ સાધુજીઓ મહારાજને કહ્યું કે જ્ઞાની પુરુષ છે દર્શન કરવા દેવા છે અને કંઈક પૂછો કે છે એટલે સાધુજી બોલાય અમે ત્યાં ગયા મહારાજની ઈચ્છા હતી ત્યાં ગયા ત્યાં ગયા કે આપણે અમારે તો બ્રાહ્મણ જવું હોય એટલે અમે આજ એમ બીજા બધા બેસે એની તબિયત છે અમે કઈ બીજું ખોડીએ નહીં અમારી જરૂર જ નહીં પછી મહારાજ આવ્યા તો પાછળ બેઠા પછી સાધીજી સારું બેઠે ગયો સાધીજી એનું જ્ઞાન આપેલું એ વિનય વિનયમાં બધું રહે પણ મહારાજા એમ પાઠ ઉપર બેઠા પચાસ વર્ષનું મર ફક્ત પંચાસ વર્ષની વચ્ચે સારા માણસ હતા બહુ સારા પછી થોડી બેઠા પછી કઈ થોડી વાતચીત નીકળી એટલે પોતે નીચે બેસી ગયા પાર્ટી પરથી નીચે બેસી ગયા કોઈ કહ્યું નતું મહારાજ કોની મને એમ થયું જ્ઞાની પુરુષ બેઠા છે મારાથી અવિનય કેમ થાય છે મેં કહ્યું દિવસ આટલો વિનય સાચ્યો નઈ પબ્લિક ની અંદર કિલો કોઈ બસ કિલો કિલો ન મહારાજ શું કરે વાણસો ને કરે એવું તમે કરો છો જંગલી લોકો તારું છે જંગલી દેશામાં વર્ષો સ્વામ કરે શું આવ્યું કઈ જાતના જંગલી માણસો તે પણ કહ્યું નતું આગળ આમ તો રૂપે ચાલ્યા આમ કરવાનો અધિકાર કોઈને નથી મહાવીર ને છે સરસભાઈ ને જે સરહજ ભાવ છે મહાવીર અગર સાતમા ગુંઠાણા ઉપરના અપૂર્વ કરણ વાળા છે એ બધા ગમે તે કરે આમ કરે આમ કરે આમ કરે આમ કરે બધી બાજુ કરે તો પણ કહો નથી તમારા તો આમ કરે તો તારું લૂટાઈ જશે એમાં દેવ જેમ સાંજાની આમ કરે નહી તો એ શક્તિ અંદરથી પ્રાપ્ત થાય છે દેવ ને ફળ ભરે અને એક માસ આમ કરે અને એક માસ આમ કરે તો ફળ ક્યાં જાય ચડેલો ને ચડેલો રહે છે બધા બેઠા ને પૂછ્યું કેપ છે બધા શાસ્ત્ર વાર્ચો કે મારું ભગવાન ના નહી હોય મહાદુર ના નહી હોય તમે કોના શાસ્ત્ર વાંચ્યા નિષ્ફાથી બનાવે છે કેવું છે તો તમે કે વધી ગયા કેમ કરી માટે ભગવાન નું જ્ઞાન નું આરાધન તમે કરતા क्रियाओ करो कहेली रीते क्रिया कर बड़ी क्रियाओ नो कैफ जो सचंद क्रिया રાતે તાળુ બે વાગ આપ કોણ છો કે આપી મહારાજ છું મહારાજ રાતે ના ભૂલ્યું રાતે નહી ઉતરતો તારો રાતે તો તાળું મારવું તું હા એના કરતા કે પછી નવ નવડા કરવા છો એ કહી દો મિતરા કે કહ્યું નવ નવડા ક્યાં જવાના છે ખાસ પાતાળો માં સાત પાતા બંધ છે નવ નવડિયા જવાના આ બધી વાત કોઈ ને સ્પર્શતી નથી આવા આપડે શું કહેવા માંગીએ છીએ કેવાય મહારાજ શિષ્ય નાય બાપજી છે તમારા બ્રચર્ય દેખાય માં મોડતો દેખાય તારું બ્રહ્મચર્ય ક્યાં પૂરો મૂક્યું કે વેચી ખાતું રસ્તામાં બજારમાં મોડા પર તો દીરજ પીધા જેવા દેખાય છે એક બાર મહિનાનું બ્રહ્મચર્ય હોય તો મહારાજ બીજી પર વાંચમાં ચશ્મા પાય એમ કરો છો વાંચમાં શું કરે મહારાજ તમારે ચશ્મા લાવવા પડે આ સંસારી લોકો નિર્બળ છે એમની ઇન્દ્રિયો નિર્બળ છે બિચારાને તો એમને પહેરવો પડે પણ તમારે ચશ્મા પડે સમજાય નથી બ્રહ્મચર્ય બાર સ્વ મહિના પાડ્યું છે ને સાચા દિલ થી મનવચન કાર્ય કરી ગુલાબ આવતા આવડે થાય છે ને અત્યારે ગુલાબ તો આવતા આવતા ગુલાબ થાય કઈક સ્વા જેને કરવું હોય તે કરે ખાતર છે બ્રહ્મચર્ય મોટા મોટું ખાતર ગુલાબ ને ખાતર જોઈએ વ્યવહારિક વાતચીત કરવા જોઈએ શું છે ને શું નહીં આપડે એમ કહીએ વાય હોય આપણે કે વાય છે તેથી કરીને એનો એ નથી ગુણધર્મ કેવા હોવા જે આચાર્ય ભગવાન નો ભગવાન નો વેષ પહેર્યા પછી ભગવાનના ચારા પડે એવું નથી ભગવાનના ચારા પાડતા હોય એવું નથી ચારા તો સમજ્યા શબ્દ આ લોકો ને આપવા એટલા માટે આપે છે સચિદાનંદ કેમ નથી આપ્યું ગુણ વાર્ચે એ હોવાથી આ લોકો ને નહીં સમજાય કે અમે શુદ્ધાત્મા ની જરૂર છે શુદ્ધાત્મા કેમ કેવું નથી છે શુદ્ધાત્મા પણ તારી બિલી ભરવાંગ છે કે શું કે છે શુદ્ધાત્મા છે પણ તારી બિલી ભરવાંગ છે જયારે માણસ ને અહીંયા આગળ સુઈ ગયો હોય અને રાત્રે અરે રોંગ બીડીપ નીકળે નહિ જ્યાં સુધી એની દશા આવીને આવી રે તરફ શું રે આપ સમજાય રોંગ બીલીફ નીકળે નહિ જ્યાં સુધી એમને સુધારતા ને રાખી જરૂર નહીં એને સચિનારાયણ શું કરશિરાયણ સચિનારાયણ सत्यानाशी जग्ञान श्रीमद राजचंद्र बोलिया था श्रीमद राजचंद्र जे पद श्री सर्वज्ञ दीठू ज्ञान मही सक्या पद श्री भगवान जो તે સ્વરૂપ ને અન્ય વાણી તે શું કહે માત્ર અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન શબ્દ થી વર્ણન થાય નથી અવક્તવ્ય છે અનુભવ ગોચર છે શું છે એટલે આ જ્ઞાન આપીએ છીએ ને આ જ્ઞાન થી તો ज्ञान थी, थी आत्मा अनात्मा भिन्नता थी जाए प्राप्त थे दिव्य चक्षु आ चामा कशु मलम नहीं पड़े આ એક ચામડાનું છે એટલે આ કલાક માં બધું આપી દઈએ તારો ઉકેલ આવે એનો ઉકેલ કેમ આવેલ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ જે આ પજલ ને સોલ્વ કરે તેને કઈ ડિગ્રી મળે પરમાત્મા પદની ડિગ્રી મળે અને જે સોલ્વ ના જેનાથી સોલ્વ ના થાય આ મારું પધલ સોલ્વ ક્યારે થાય તમે ગાડી બનાવ અક્રમ વિજ્ઞાન છે બાર નું ગુંઠાણું ઉત્પન્ન થાય છે પણ બધાને ના કેવું છે બાર બોલશો રહી ને સાધુઓ પ્રાપ્ત રહી થયું તો બારનું ગુંઠાણું કહેવાય બારમા ગુંઠાણામાં કયું ધ્યાન રે ધ્યાન ધ્યાન શુક્લ ધ્યાન રે શુક્લ થ શુક્લ્યાન એટલે શુક્લ્યાન નો પેલો પાયો આ બધાને આપી છે જ્ઞાન આપ્યું છે પહેલા પાયા હું બીજા પાયા માં ભગવાન ત્રીજા પાયા ચોથા પાયા મોક્ષ ફક્ત પાયામાં ફેર છે ગુંઠાણામાં ફેર નથી મારા એમના બધા એ પહેલા પાયામાં છે શુક્લ પાયો આ સેકન્ડ પાયો વિતરાગ ત્રીજા પાયામાં અને ચોથો પાય એમ મોક્ષ આશ્ચર્ય અક્રમ વિજ્ઞાન અગિયાર મુ આશ્ચર્ય આ કાવ્ય તેમાં આપણી ટિકિટ મળી ઘર કામ થઈ ગયું પછી રહીશું બાકી અને પછી કલાક માં पजल सोल के लिया पे जन सोल्व करजन सोल्व करुणस्तर मुण एक कोई प्राप्त नहीं थाना પ્રકૃતિના ગુણો આત્માના ગુણ પ્રાપ્ત થઈ જાય એક ગુણ પ્રાપ્ત થાય આત્માના અનુભવ થવાનો અનુભવ તમારામાં આત્મા દેખી શક્યા બધા બીજો તક્ષ ના આધારે ગઢેડામાં ગાય માં બધામાં આત્મા દેખાય આપણે ક્યારે વાઇફમાં દેખાય બહેરી ના દેખાય છોકરામાં દેખાય પછી શું વાંચો પછી આપણે જોઈએ પછી પછી બધું જોઈએ ખરું પછી બીજું બધું જોઈએ આવું સાંભળ્યું ના હોય વાંચ્યું ના હોય જાણ્યું ના હોય એવું તે અપૂર્વ વિજ્ઞાન કહેવાય છે પૂર્વે ક્યારે પણ વાંભરવામાં આવ્યું વાંચવામાં ના આવ્યું છતાં હું નિમિત્ત હું કરતા નથી એનો અને આખું જગતનું કલ્યાણ થવાનું છે આખો ભવિષ્ય માટે આ છે બધું વડોદરામાં સર્સિંગ ચાલુ અહિયાં ચાલુ અમદાવાદ જઈએ ત્યારે આપવાના બધે ચાલુ છે આ ફોરેન બધું મતારા આપવાના એમને એમનું વિજ્ઞાન આપવાનું આપણું આગળ વિજ્ઞાન ના અપાય આ તો ફૂલ્લી ડેવલપ થયેલું હોય તો હિન્દુસ્તાનના લોકોને હિન્દુસ્તાનના લોકોને ક્રોધમાન માયા લોક ફૂલ્લી ડેવલપ થાય એ ફૂલી ડેવલપ અધ્યાત્મ માં કહેવાય એ લોકો અજુ સહજ ભાવે છે વિચારા સહજ ભાવે વિકલ્પી ભાવે ઉત્પન્ન વિચારો ને પરમાર્થે એટલે આ મીન સ્વભાવનો અનુભવ લક્ષ ને પ્રતીતિ આ લક્ષ લક્ષ બેસી ગયું આવે આપણે તમે જેને ગમેતા એવું લાગે આપણે જાગી ઉઠ્યા હું શુદ્ધાત્મા આવી જાય અને શુદ્ધાત્માથી લક્ષમાં જ રહ્યા કરે હવે તેમ છતાં છે તે એકાંતમાં બેઠા તો અનુભવ એ આવે અને કોઈક જોડે ઝઘડો જાય તો કવિયોગ છે ના થઈ જાય અમારા આખરે એવી કર્યો તો તીવે પ્રતીતિ ના જાય હું શુદ્ધાત્માથી પ્રતીતિ જાય નહીં એ કાયમ સાહેબ સંકેત નિરંતર એટલે આ ત્રણ સ્ટેપ થી ના ઉતરે એટલે વ્રતિ રહેકેત એટલે સાહેબ સંકેત પછી શું કે છે આગળ વર્ધમાન સંકેત થઈ ચાળે મીઠ્યા ઉદય થાય ચાવિત્ર નો આ પરમાર્થ સંકેત વર્ધમાન થાય જેમાં શું તેમાં આરોપ કર્યો હતો તે આવ્યું પછી આજે ગયું મીથ્યા ભાસ પછી સત્યાભાસ લાગતો હતો એ મિથ્યાભાસ લાગે ભાઈ કેવા કેવા વાત કરે પેલા સારો કરેલો છે બધા પણ બઉ ઊંચામાં ઓછું પતર આ સંજો મસાઇ શું થાય પણ લા ના આપી શકાય એટલે એનો અર્થે પેલો આવ્યો છે તેને બિચાર ધક્કો વાગ્યો જે લાઈન નો ઉભો છે ધક્કો એટલે પછી આ બધાને મેં કહ્યું એ લોકો એ લોકો જોતા હતા કે આ શું કરે છે ભગવાન ને બહાર બોલાવું છું અને અહી તમે દર્શન કરો એટલે પછી ત્યાં ભગવાન ને બહાર બોલાયા ત્યાં મારી વધે બધા દર્શન કર ભગવાન ને ત્યાં બહાર બોલાયા અને ત્યાં દર્શન બધા ત્યાંથી એનો કોઈ મેનેજર હશે નઈ આ દિજ કેવી રીતે કુદરતી રીતે તે મેનેજર ઉડતો કેવાયા કે આપે બહારથી તે દર્શન કર્યા તો અને અંદર દર્શન કરવા નતા આયા બધા ચાલુ થશે દર્શન થવા તમ કેળવાય હા હા ત્યાર પછી મેં બધાને કહીનું છે ભગવાન તમને બોલાયા તમારે લાયકા તો છે ને ભગવાન નો ભગવાન શક્તિ છે આ બુદ્ધિ ની વસ્તુ નથી આ બુદ્ધિ ની સમજાયેલી વસ્તુ નથી આ બુદ્ધિ વસ્તુ જ નથી એટલે ત્યાં બધા પાત્રિને કશું કર્યા કોઈ નહીં દસ પંદર અડધો ક્યાં દર વર્ષ ઉત્પન્ન થાય છે બે નથી પેલું પેલું ભ્રાંતિ છે નથી જ્યાં દ્રષ્ટિ નો દ્રષ્ટિ નો અંધન થયું નથી ત્યાં સુધી નિશ્ચય કેમ પ્રાપ્ત થાય મિથ્યા દ્રષ્ટિ દ્રષ્ટિ થઈ અને સમય દ્રષ્ટિમાં થાય એ નિશ્ચય તો ખોટું હોય વ્યવહાર નો બગડ તો ચાલે વ્યવહારમાં વિતરકતા ના આવતી હોય તો નિશ્ચય પ્રાપ્ત થયો નથી મને ખુલાસો કરી આપો પછી મને કહ્યું કે ગાડી એટલા જ માટે કહે છે કે ત્યાં આગળ સાચા ખૂટાની પરીક્ષા નથી ત્યાં તો પ્રપંચી માણસો પૂજાય કેવું બીજે બધે નહીં ચાલે બધા બીજો કોઈ દઈ નથી કે આમ પ્રપંચ એનું ચાલ બીજે બધે કસોટી કરી લેવા અને તમારે કો આવો મિલકન ભાઈ કરું ખૂબ પછી એ તમે જે કરતો પોતાને બોલાવે છે નાનસુ પ્રજા છે જય સત્ય સત્ય આપણે સમય કોઈ અને બીજી પ્રજા કસોટી કરેલી છે કસોટી કરે આગળ કહેતા નથી આપી ગયા છે કપીઓ પેલા એમાં આવશે પેલું શું લો છે કે લોજમાં પોતે જોડે જોડે એટલું બિલ સરસ છે તે બાજુ જઈ પડેલા નથી માણસ વિચાર સ્વતંત્ર વિચારના એટલે આપણું પુસ્તક જે હાથમાં આવ્યું નહી એટલે કયું પુસ્તક તમારી પાસે આવે તો હું ખશું જ નહી કે પછી કૃષ્ણમૂર્તિ મને પૂછ્યું બધા છે તે પેલા કડક શબ્દ માં કહું છું તો નહીં કહું પેલા કડક શબ્દ માં કહું છું તમારું મન બેલેન્સ પકડી શકે એટલા માટે શું કહું કડક શબ્દ માં આજ સુધી તમને જે જે મળ્યા અને તે બધા ભમૈયા છે કરો તો કારણ કે પ્રકૃતિના નચા પુરુષ થયા નથી એની બુદ્ધિ એટલી બધી હાઈ લેવલ ગઈ છે બુદ્ધિ તરીકે બહુ હાઈ લેવલ ગઈ છે પહોંચી શકે નથી બહુ ઊંચી લેવલ ની બુદ્ધિ સાહિક છે બધી રીતે સારા છે પણ બુદ્ધિ એટલી બધી ઊંચી છે સાહજી બુદ્ધિ તે લોકોના લોક મગજમાં પકડી શકેલું નથી એટલે ઉપકારી ના થઈ પડે ને જેવું સમજ ને અને પ્રકૃતિમાં બહાર નીકળવાના થઈ એને સમજાય દીધું પ્રકૃતિ બહાર નહીં નીકળ્યા તમે જેટલા મહાત્મા બહાર કોઈ નીકળ્યો નથી આ જેટલા બધા નીકળ્યો નથી પ્રકૃતિ ને બહાર નીકળે વાણી ઓવર જાત હોય કેવું અને સ્વતંત્ર થયેલો હોય એની ને એની નિર્ભીકતા બતાવેકતા બતાવે શું બતાવે દુનિયામાં સ્વામી ની ભેદ ભરતા હોય અને જ્ઞાની પુરુષ ને નિર્વિશેષ કેવાય વિશેષ ના લગાડાય આ તો ગ્રામ્ય જનતા લગાડે બાકી જ્ઞાની પુરુષ ના લગાડે ભગવાન કોને કહેવાય નીચનું છે નીચે કેટલા ગુણો હોય ત્યારે ભગવાન કહેવાય કોઈ પણ માણસ કે ભાવ ના હોય અને પોતાના નિમિત્તે કોઈને પણ કલુષિતતા ઉત્પન્ન ના થાય એને ભગવાન છે એ જ્ઞાની હોય કે ના હોય તેનો સવાલ નથી એ ક્રાઇસ્ટ પણ એવો હતો શું કહેવું ક્રાઇસ્ટતાનું કશું કલુષિત ભાવ અને પોતાના નિમિત્તે ના થાય એ બધાને ભગવાન કહેવાય શું કહેવાય ભગવાન અહીં સહેજાનંદ સ્વામી એવા થઈ ગયા સહેજાનંદ સ્વામી સ્વામિનારાયણ શબ્દ સાંભળેલો અમુક જ્ઞાન ના હોય આ લોકો જ્ઞાન ના હોય પ્રકૃતિ સવાલથી આવું એમનો ગુણ કરે કેવું પ્રકૃતિ કારણ કે આ ત્રણસો ડિગ્રી છે